परम पूज्य शास्त्रीजी प्रवचन संजार चालीस नी सोमवार तारीख चार छ चौरसि महिला सत्तरमु वचना प्रथम બીજે ધોળે ફેટે તથા ગરમ કોથ ની રાતી ધોળે અંગે સહિત પહેરી હતી તથા ધોળો ખેત પહેરો હતો તથા શ્રીજી મહારાજ પ્રસન્ન થતા રાત્રિ ને સમય વિરાજમાન હતા પછી શ્રીજી મહારાજ પોતાની મેળો બોલ્યા છે જુઓ ને ભગવાનની માયાનું કેવું બળ છે नित्यान स्वामी पूछूजे महाराज प्रथम सारो हो स्तुति करते निंदा करने मेरे दृढ़ आत्मनिष्ठा हो पंच विषय में वैराग्य हो भगवान सहित यथार्थ निश्चय हो સંત એ વિષય નું ખંડન કરે ત્યારે તે સંત મોટેરા હોય તેનો પણ અભાવ આવે ને ભગવાન નો પણ અભાવ આવે અને ભગવાન તો યથાર્થ નિશ્ચય હોય तो विषय द्रोह करवामी पूछू जैसे पंच विषय आसक्ति हो सत्संग नो जाए કેમ સમજવું જયારે શ્રીજી મહારાજ બોલ્યા છે માન ને ખોદશે તથા સ્વાદ દેહાભિમાન લોભ કામ ક્રોધ એને ખોદસે ત્યારે એને જરૂર તે સંત નો અભાવ આવશે ત્યારે જરૂર સંત દ્રોહ કરશે महीने वर्षे बे वर्षे दस वर्षे देह मुक्या देह मुकी जरूर संत नो अभाव लाई ने पड़ी जैसे હું છું તે હું ધનસ્ત્રી કોઈ પદાર્થે કરીને સુખી થવું એવો નથી ને એ પદાર્થ ના મળે તેને કરીને દુખી થવું એવો નથી એમ દ્રઢ સમજણ જેને હોય आती नही पित्यानंद स्वामी प्रश्न पूछू जेने पंच विषय नो अभाव जन जो शिवजी महाराज बोलते જેને વિષય નો અભાવ હોય જણાય જેવા તેવા જાડા પહેરતો હોય તેમાં આનંદ હોય તેવો ઝીણા લુગડા પહેરવા પડે તેમાં આનંદ ના રહે ને મન મૂંજાય તેમાં સારી પથારી હોય અથવા કોઈક માન જે પછી મુક્તાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ એ પંચ વિષય નો અભાવ કેમ થાય ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે नो मुख्य साधन तो छे, ने भाव थो परिषा अग्निचंद्रकाश कर मरिया औषधिओत तो जे भगवान ने इंद्र छे, छे, प्रकाश करे जे भगवान जगतपत् स्थिति प्रलय शिक्थन करें काम क्रोध लोभ मान ईर्षा स्वाद सूक्ष्म वस्त्र धन स्त्री तथा पंच विषय संबंधी पदार्थ कोई बंधन करे नहीं સુખ તે આવું છે તથા પ્રકૃતિ સંબંધી સુખ તે આવું છે અને બ્રહ્મલોક સંબંધી સુખ તે આવું છે ને સ્વર્ગ નું સુખ તે આવું છે જેમ પારસમણી હોય તે કોઈક લોટાને અડીને તેનું સોનું થયું તે સોનું પાછું પારસમણી નું કર્યું પણ લોટું થાય નહીં બહુ મહાત્મ સમજે જે એવા મોટા જે ભગવાન તેના સાક્ષાત ઉપાસ એ સંત માટે એ બહુ મોટા છે જેમ ઉદ્ધવ પોતે કેવા મોટા હતા પણ જો આવી રીતનું ભગવાન નું મહાત્મા સમજતા હતા ખોલે છે તે ભગવાન ગોપીઓની પ્રીતિ અતિશય વાળી ભગવાન ના સંત હોય તેને આગળ માન કેમ રહે અને તેને નમાય કેમ નહીં छोकरा तिरस्कार कहवा पड़त तथा माँ बाप न तथा राजा तिर कहवा पड़त मान जरत नहीं નાખી આદર કોઈ ના કરે ત્યારે કઈ એને ઇંગ્રેજ ઉપર ધોકો થાય છે ને કઈ તેને ગાળ દીધા નું મનમાં થાય છે દેશ માત્ર પણ થતું નથી શા માટે મોટા ધોખો થાય નહીં અને જેટલો લે એટલો પોતાનો અવગુણ લે પણ સંત નો અવગુણ તો કોઈ રીતે લેજ નહીં માટે જેને ભગવાન નો અને સંત મહાત્મા સમજાણું છે તેનો પાયો સત્સંગમાં અચળ છે અને જેને મહાત્મા નથી સમજાણું તેનો વિશ્વાસ નહીં રીતે માયાનું વિપરીત પણ ઘણું છે પેલા સ્તુતિ કરતો હોય અને પછી એનો એ નિંદા કરવા માંડે પછી પ્રશ્ન પૂછો કે દેહાભિમાન વિષયમાં પંચ વિષયમાં દેહાભિમાન ન હોય પંચ વિષયમાં એસ ન હોય વૈરાગ્ય હોય અભાવ આવે અને ભગવાન હોય તો ભગવાન નો અભાવ આવે અને મોટા સાધ નું શસ્ત્ર કરીને માથું ઉડાવી દે એવો પણ દ્રોહ કરે પછી પંચ વિષય અભાવ કેમ થાય તો એમાં ભગવાન નું મહાત્મા જાણે ભગવાન વચના મને બે નો લાગુ પડે બે માણસે ભગવાન ને વરવા જવું હોય તો આ રીતે કેવું જોઈએ નગર ત્યાં પહોંચાડ્યું જોવામાં બીજું આવ્યું કરતા પંચ વિષય એમાં જો પ્રીતિ છે તો એને ભીખ ન બે અભિમાન વાળા ને આવે ખરું પણ આ છે ને આ જગત માં પંચ વિષયો પણ એક ભાગ માં એને નુકસાન ની રે અને આ જગત રહેવું છે એટલે કઈ ને કઈ જોગ તો થવાનો જ છે પંચ મેળે બોલ્યા છે ભગવાન ની માયાનું બળ કેવું છે શું પોતાની મેળે બોલ્યા કોઈ પ્રશ્ન તો પૂછ્યો નથી કારણ કે આ ભગવાન એની બેઠા હતા જો ને ભગવાન ની માયાનું બળ કેવું છે જેને કરીને વિપરીત પણ ઘણું થાય છે જો તમે બધા બેઠા છો ને એમાં આલુગડા વાળા તો ભગવાન આવી ગયા મારા જેવાહીમા પૂર્વક ની હોય આનો મહિમા ખરો પણ હું બોલું ને કા બિચારા ઘર બાર ધંધા ખોટા કરી વખત કાઢી અને ભગવાન નું ભજન કરશ અને શાબાશ છે બાળક હતા જુવાન થવા આવ્યા અને સંસારી જેવો છે એ તમે કલાક બે કલાક સાંભળી અને પાછું ધંધામાં તો જવું પડે હો તમારે સંસાર વ્યવહાર સદા કુટુંબ બધું તમારી માથે પડ્યું છે તમે કઈ ચોવી કલાક દેહો થોડા કઈ ભાઈ આને ભગવાને ચોવી કલાક ની તક આપી થોડુંક દેહાધિમાન અને અહીં આવ્યા પછી કોઈ વસ્તુમાં રાગ રે પ્રીતિ રે અને બધું એક નથી તમારે સંસારમાં રહેવું છે વિષય તો છોડાય શબ્દ એનો કાયમ નો સંબંધો એટલે તમે કહેતો આવડા ને એવું નથી એમાં શાંતિ છે અને કોણ છોકરું દોડી ને આવે પાપા હાલો કેરે કામ છે આવડા નું કોણ કે કાય માળખા આખા ગે કે નથી જોતું નથી જોતું નથી જોતું તો એ બચ ને તમારે નથી જોતું ન બધ પૈસા આવે તમારો બે વચ્ચે આવું જનાવર બે ને લાગુ પડે મજાનું એમાં પંચ વિષય છે એ પાછા ને પણ વિષય ના પ્રકાર માં આના જુદા પ્રકાર છે આના જુદા પ્રકાર છે આપડે હું આવે પદાર્થો મંડળ આવવા બધું થાય ઘણી ઘણી બાબતોક સેવા કરવા આવે તો મને ગમે ઓછું ગમે ઓછું જે આ લોકો ના સ્વભાવ વધારે એવી સેવા આવે ને ફી લેવી લેવી એમ તો હમણાં કોઈ નથી મનમાં તો મેં એમ હોય પણ મારી આગળ કોઈ ન કે એટલે કેવું છે અમારે છે ને એને બેરું થતું જાય હવે એમાં પોતે અનાશક કરે પણ અનાશક્ત ભાવ ઉભો કરવો પડે વાપરે વાપરે ખાવાનું નહીં જોઈ પણ એ ખાવું એક જોય આ ન હોય તો એ બરાબર આ શક્તિ ન હોય એ પછી વિવેક માં જોઈએ શું પાછું અમારા વિવેક નો હોય બધા દરેક વિવેક જોઈ જ ના જોઈએ તો નહીં આપડે ખવું જ નથી આપડે આમ જ કરવું નથી અને કેટલાક અધિરાગવાન જમાડે આનંદ કરે હોય ભણાય પણ એને કઈ કા તમે આ ન ખાવ ખાય ઓજુ ખાય આમ કરે અફવા દાદા થેડા કરે પછી ભાઈ માલી પગેલી થોડું છે આપડે ફ્રાન્સીસ ની ઝોપડી એમાં છે આ માંડો પીડ્યો ફ્રાન્સીસ બધા કેવા પીંડ્યા કરે આ તમે આને કઈ હાં એનું નામ એને ગધો પડેલું આ ગઢો ગને તો કામ જ કરું પાસે તરફ ઉઠાવતો શું રા ખવડાવે છે પણ એ વાંચી ભગવાન એ મારા તોડી નાખી દઈ તો મારા કેમ ફેરવ ભગવાન અંબરવા ગયા એ માને તોડી ફોડી નાખો એટલે સાધન છે ભગવાન નું આપેલું હવે એ સાધન ને તમે તોડો એટલે ભગવાન ગોચવાય માલિક એટલે આવું છે આ વચ્ચે અમૃત વારંવાર ત્યાજ્યો એ વાંચવું છે અને પોતે જ પોતાની ઉપર વિચાર કરે ભગવાન દયા વધારે કરે જે પંચ વિષય માં વૈરાગ્ય હોય ને ભગવાન નો મહાત્મ્ય સહિત યથાર્થ નિશ્ચય હોય એવા ને સુજે હું દેશ કાળા વિષમ થાય તો પણ એની મતી અવળી થાય નહી ન થાય એવા રહેતા હોય સ્વભાવનો ઘસારો આવે એ ટાણે આવ નહી તો પોતાના ગુણ પોતાનું ધારું કરવું એને પકડી કે રાખે એ જાણે કહેવાય એ જાણે જ્ઞાન કહેવાય આ વૈરાગ કહેવાય તો આ ના લક્ષણ હોય એમ છૂટી શકતું નથી વૈરાગી કેવા ઓ નઈ વેરાગી ભૂખ ને થે મળેરા પરીક્ષામાં ઘટી તમે રાગી છોરાગી હા હજી આપડે કોઈ વિચાર જ કરતા નથી આ ખેડૂત લોકો જમીન નવી લીધી હોય ખેતી કરે પણ ખેતી કરતા પેલા તો કેટલાય સંકલ્પો કર્યા હોય શાંતિ જોશે બળદ જોશે પરણો જોશે એનો રાત્રિ થી વિચાર કરી લો તો આ ખેતી હાલે તો હાલે કેમ એ પેલા આપડા જન્મ ત્યાંથી અમજણા ત્યાંથી રાગી હતા શાસ્ત્રો વાંચ્યા સમજાણું તમારું આ બરાબર નથી એટલે વૈરાગી રાગી માંથી રાગી થાય ને રાગ કાઢી નાખવા ખબર પડે એનું અભિમાન આવે રાગે વૈરાગ્ય બાંધે કોઈ કાંકર આ નિયમ લ્યો એનો હૃદયમાં માં પીડ્યા છું વિરાગમાં પણ આશક્તિ છે એટલા માટે વિતરાગી થવું જોઈએ રાગી વૈરાગી અને વિતરાગી જો વિતરાજી નથી એટલે ત્યાં લગી તમારા તો રાજી રાજી લો એ બંધન માં જ જન્મ માં પણ ન છૂટે વૈરાગી નું ન છૂટે હું ઘણી કઠું પડે એમ હે વૈરાગ નો રાખવો રાખવો પણ રાગ છોડે એને વૈરાગ રાખવો જ પડે પણ વૈરાગ એ બાંધે છે પાછું એમાં હઠાગ્રહ થઈ જાય થઈ જ જાય એનું માન આવે હું કઈક ખરું છું હું કઈક ડાયો છું વિરાગી ખરા એટલે પંચ વિષયમાં આશક્તિ નહી પણ આ રાગ ની આશક્તિ થિરાગ ની થઈ પાછી ઈ એને બાંધે તો તમારે હજી નથી આવ્યું એટલું સારું કઈ ધાર બાંધે ને વીરાને કઈ ન બાંધો તો વિરાગ છે એ બાંધે જયારે વિતરાગી થઈ શું કેવા તમે વાત કરી સાંભળે છે નહોતું બોલતાનું વખત નહોતો જૈન લોકો જૈન લોકો નથી અને આ જૈન લોકો છે ને એ જગત થી તો છૂટવા માંગે છે ને ભાઈ એ કઈ ખોટા નથી અને કેટલા આકરા હોય સાધુથીઓ જિંદગી ભર વાહન માં બે મંદિરે વડપેટ જવું પલાણા ને મોટર હાલ વારે પડ્યા આ તમારો વહી ને તમે ઊંડા વિચાર કરો ને વહી રાખી તો એ નો કહેવાય ખર વહી રહી નથી માલીબા અહીએ તો રાગ ભર્યો આનંદ કરવાનો અને દેખાડવો છે વૈરાગ્ય ઊંડા ઉદ્રો દેખાયો ના ઘર નો દેખાય એટલે રાગ બાંધે વૈરાગ્ય બાંધે નિત રાગ બનો તો ભગવાન નો વાલા થયો વૈરાગ થી ભગવાન નો વાલો નથી હોય એ રાગ માં બંધાયેલો એક રાગ છે માનીયે એને વિતરાવી એના ખરેખર એના શાસ્ત્ર માં છે ગમે એવો વૈરાજ પગપાળા ચાલો જિંદગી માં બધું છોડો ગમે છોડો પણ વિતરાવી ન કહેવાય વિતરાગ મેળવવો પડે છે કારણ કે રાગ હતો તો અહીં જગત આખું હતું એ પેલું અને વિરાગમાં જયારે આવ્યો ત્યારે જગત ખાઈ નથી એક ખીલો પાછું બીજો ઉભો થયો પણ આ ખીલો એક ઉભો થયો એટલે રાગીય બંધન માં વિરાગીય બંધન માં આપણે આટલા બધા બેઠા દોડા દોડી વહીરાજ વાળા ને પણ એ સમસ ને આજે વહીરાજ નથી ત્યાં વહીરાજ નથી ત્યાં એનું બંધન છે ને પછી એ વૈરાગ એમાં પાછો ઉભો કરવો પડે થાય છે પણ જઈનોમાં એનો ખુબ ચર્ચા એને શત્રુ મિત્ર બધા સરખા કરે અને મિત્ર બંધન હજી તૂટી શકે શત્રુ નું નોંધ એમ એનામાં વર્ણન મિત્ર હોય પોતાની મેળે અથવા સિવાય મિત્ર ત્યાગ થઈ શકે શત્રુ નથી થઈ શકતો જોઈ લો જેની સાથે આપણે ન બન્યું સ્વપના માં આડો આવે છે મિત્ર નો ત્યાગ કરતા વાર ન લાગે ઈ જશે આપણે જાઉં ઘર કામિ ખુશી થી જાવ જો આપડે ત્યાગ કર્યો ને શત્રુ ત્યાગ ન આપણે ના આવે પણ એનો જ્યાં ઉદય સાંભળીએ બીજું ક્યાં દુઃખ છે આ દુઃખી છે બીજું દુઃખ નથી આ દુનિયાથી ને એક છે હજી મિત્ર છોડી શકાય છે ક્ષત્ર છૂટતો એ જાગતા સૂતા સંભારતા એને નુકસાની થાય તો રાજી થાય રાજી થાય તો આપણે નુકસાની માં એ સાંભળ્યો લાભ માં હાંભ્યો જો આપણે એકબીજા ની ના હારે ન બને ત્યારે તરત એકદમ ઉપડી જાય હું કદ માનું ન માનું બધું કરું એટલા તમે હારા છો મારી આખ કરી દો એટલે માનવ એટલા હારા ને તમે મારી રક્ષા કરો જો એ કોઈ દુશ્મન ખુલાતો જ નથી જો એક દુશ્મંત છે તો જગત કોઈ સારો સંઘ ગ્રસ્ત ભાઈઓ ઘર કુટુંબ એ રસ્તામાં મિથુન જોવાઈ જાય એમાં છોકરા ને એમાં ગમત થાય એની બાપો હમણાં એમ કઈ લઈ ગયો છોકરા ને છૂટાય કઈ કામ મારે એવી વસ્તુ નથી હોય એને કોઈ લાભદાયક વસ્તુ નથી પણ નબળી વસ્તુ જેટલી યાદ આવે એટલી હારી ન આવે એ રીતિ છે એક બીજા બેઠાણ લખાયું એટલે રાગ નો ત્યાગ થાય છે નિરાગ નો ત્યાગ થતો નથી ઉગ જોયો સાસારી પછી ગુરુ નો હાલ શાસ્ત્રી નો હાલ અને શાસ્ત્ર માં તમે વાંચ્યો તો લખ્યું કે એ નિયમો બધા દેશ કાલ વયો સાર છોડે છોડે હવે શિક્ષા મંત્રી બોલે દેશ કાળે એ ફરે ખરાબી રાગી ફેરવેત વિધિ હું કામ લીધું શાસ્ત્ર માં એ જયારે અટકાય છે ત્યારે એના નિર્વાહ ની ખાતર ભગવાન નિર્વાહુ હોય તો કરી લેવું પછી એનું આપડ માને ગોઈ દી એમ એટલે બહુ મોટું ગોઈ દી તમારે કારણ કે પોતાના સ્વભાવ ના આદર્શ ના રાગ આવ્યા મારી પાસે મારું બરાબર રાજી પણ છુટેજી પણ ન છૂટે રાગી પણ છૂટે પણ આવતરાગી વિતરાગી બનો તો શાસ્ત્ર તમારે વખાણ કરે વિતરાગી કોઈ બનવું નથી વિતરાગી હું કેવાય બીજું ના હોય ને એમ તમે છો પછી ફક્ત તમે આત્મા રૂપે રેવા દે આત્મા સિવાય બીજું તમારી પાસ નો હોવું જોઈએ તો તમે કેવળી જ્યાં લગી ત્યાં લગી કેવું નથી દ્રષ્ટિ વિતરાગ નો અર્થ ફક્ત થાય ફક્ત માં કઈ ન હોય તો આપણે આગ તો જોયો વિચાર કરજો ભગવાન ભૂલવાય તો ભૂલાય પણ ગો નો ભૂલાય નો ભૂલો એ દિશા ઉપરે આવ્યા આમાં વહી ગયો તમારો હા સાધન ની સગવડતા ને આવકારો છો એક બાજુ રાખવું આ દ્રષ્ટિએ પ્રભુ સિવાય બીજો સંબંધ પછી નહી આપણા નિયમો ને હોય તો એનું પ્લાસ્ટિક લેખ્યું આ તો કાયચીત કરવું નથી કઠણ પડે એટલે અને ઓજા નિયમ ને એટલે સગવડ મળે એમ સગવડ મળે એટલે નિયમ ને વળગી રેજો તમે શિક્ષા તો દેશ કાલ જાતિ શક્તિ અવસ્થા દ્રવ્ય એને અનુસારે કોણ આચાર વ્યવહાર ને પ્રાશ્ચિત આચાર આચાર છે અડુ નો અડુ આચાર છે શિક્ષા ભદ્રી મેં શાસ્ત્રો ને પૂછો આપણે આપણે મરતા હોય કોઈ નથી ને બાજુ ઉભી હોય તો બોલાવો આ પૈસા મને કાઢો પડ્યો આની જતન કરવું કારણ કે આ હશે તો ભજન નહી તો મરી ગયે શું વિશેષ છે માણસો હલન ચલન કરે ઉઘમણી તરફ ગામની બહાર એ કુ આજાણ્યા ગામમાં જાય તો પૂછી રહી ગયો આ તરફ કુવો છે ક્યાંથી એટલે આમ કયો અવાર માં ગયા અંધાર હું કુવા લાગે મળી જવા પડ્યો નહી પણ માલી બાપા એટલું નહીં પોતાની મેળે મળતા તો કઈ હિંમત આવે નહી આ કુવા હું ગયો કરવું શું કોઈ ન હોય પછી ભગત ગયો નઈ એની આમો જવાબ હું પૂછવો મને એક યાદ આવ્યું પછી ડોલ ના દોરી ખરેખર મેં ડોલ ના થઈ એક સાધુ ને ખ્યાલ કરો લઈ ગયા વેલા ને બે ભાઈ ભાઈ કોણ છે મેપા ભાઈ આવો તો તમારી વાત કરી અમે પામી સાધુ છે કોણ છે પણ કો નથી અમારા થી કઈ ન થાય છે મારી હતી મેં માલિભાઈ દોડું કઠોળ બંધ દીધું મેડું નાખવાનું એક ચડો અહી બાંધવી અને દોડું નાખ્યું નીચે બાઈ ને કોકડી લે જાડું આવ્યું એટલે મેં કઈ બાઈ છે એને બોલે એને આપણે કઈ કરે અડવા ના પાડી યાદ આવી ને બરાબર મારે નાઈ પરવારી અને જયારે ખાલી પડી ભાગો ભાગો કર પાણી આવે પાણી આવે ગરમા વરસાદ હોય તો ઘોડાપુર આવે છે આટલું પતેર લાવ્યું ઘોડાપુર બાજુ ખરી લુગડા મેઘ પીડા આટલે એટલું પાણી આવ્યો પણ બાળુ તો રાજે એના બધી હે ગોપાલ ના પાડી અમારે તમને અડાય તમે વિધવા છો પાછા બરાબર અમે સત્સંગી કઈ તમને અડી એને બચવાય નઈ ઓ સત્સંગી ખરા ને એટલે સાધુ નહી સમજવાનો રાગ નું બંધન વિરાગ નું પણ બંધન છે જન્મ મરણ ને ભાગી છે બંધાયો ઓ બીજી રીતે બંધાયો છો દોડું તો ખરું છે ને ક્યાંય અને હરિભક્તો આપણને બાંધી થાય આવડવાગ ના વખાણ થાય લઈ જ એમાં આંતર માં આચાર વ્યવહાર આચાર એટલે આચાર દેખાવું ખાવું અડવું નું બોલવું બોલવું પાણી છોડી ગઈ એ હઠ પકડી બે અને પ્રાશ્ચિત એટલે આ પ્રાશ્ચિત કરવું પ્રાશ્ચિત માં બાર પપ્પા લખ્યા હોય દેશ કાલ અનુસારે રખાય પાછો આવો આ દેશ કાળ આવે નાખું હવે આમ જણું રાગીરાગી એ ભીતરાગી નથી આવડવાથી અને દીકરાજી નથી આત્મા રૂપ ન થવાય આત્મા રૂપ ના થયો ભગવાન જાણીને ઉતરી ન જાવ પેલા અહી દીકરાજી એ બેઠા સ્વામી પીપળા ના વાળાઓ પીપળા ના નહીં આપડે સાધુ ના હમ જાણી ના હોય ને બે જ આવે ને તો હું તો ખાતો ખોલ લો અને બે ને બોલો એ ભાઈ આડા બે પાસે હું દઈ ગયો માથે પગલખાના કાકડા પાછા લીધા હોય ને એ આટા મારે દેખી ગયા ખાલી લાગે આ મારા એ તો ઈલા બે જણા ને આંચકો મારી ને ઉઘડ્યો ન દીકરા જાય નાખે બધા ઉઠે ની બે હું જા રાગી વૈરાગી અને ભક્ત જયારે થઈ જાય એટલે કઈ ન રે એટલે સિદ્ધ શિલામાં એ કેવડી થઈ જાય મોક્ષ આપડે શું છે ભાગવતમ ભણાવો હોય ને આપણી શ્રેષ્ઠતા ઉપાસક ની ભક્તિ માર્ગ વાળાની માંગ વાળો પણ પાછો ઘસડાઈ જવાનો છે ક્યારે ના ઘસડાય આધાર હોય તો બે માણસ ખેંચતા ખેંચ કરતા હોય એમાં એક હાથમાં આવી ગયો હોય તો ગમે એવા ગુણિયલ બનશે ભગવાન ની નિષ્ઠારૂપી રમલો એને પકડી રાખો પછી કામ કરો આથી ગમે દોષો આવશે ને એને ખેંચી નઈ અને ઊલા ગમે એવા વિતરાજી થશે એમ ઊલા દુશ્મન કરવાના જ છે પણ આધાર વિના નો હોવાથી પાછળ સિદ્ધ શિલા ઉભર જાય ગમે ત્યાં જાય એને આધાર કયો કોનો ઓથ તમારે ઓથ છે ભગવાન દેશ કાળ આવશે તો ભગવાન આપડી રક્ષા કરતી થાંભલો આવડે થાંભલો નથી લખાણ હોય વાંચું હું છે કાપીશી પછી લખેલું વાંચીએ કોક ને કઈ પાછું કેતા હોય પણ આધાર વિના એટલે બિચારા ને ખેંચી અને પાછું ના ભય જ એને ભય જીતા વાંચો વિષયા વિનિવર્તન દે રાગ ટ નથી ટીતરાગી ઉપર ની સ્થિતિ છે આપડે આ ખુબ તમ કર્યું છે આ કર્યું છે દાન ખુબ કર્યો આટલા એ રીતે તમે આમ જેને આ ધ્યાન રાખવું છે અક્ષર તમે દેખાય છે રાગાળવા પ્રયત્ન કરીએ દેશ વહીરાગી નો પણ દેશ રહી ગયો દેશ ન પામવાનો પામવાનો વિચાર નો આ જાણવા સંત એ વિષય નું ખંડન કરે ત્યારે તે સંત મોટેરા હોય ગંભીર હોય એનો પણ અભાવ આવેલો ને ભગવાન નો પણ અભાવ આવે ભગવાન પોતે કેવા જાય કોઈ નહીં અને ભગવાન નો યથાર્થ નિશ્ચય હોય તો પણ જો પંચ વિષય નો અત્યંત અભાવ ના થઈ ગયો હોય મેં તેની આસકિત હોય મે તે વિષય નું સ્વામી જેવા ખંડન કરે તો તેનું માથું શાસ્ત્ર કરીએ કે ન કરી જાય તમે અને બીજા પાંચ ને બેન કરીએ આપડી બે પોતાનું બગાડે પાછું પછી નિત્યાનંદ સ્વામી પૂછ્યો છે કોઈક ને દેહાભિમાન તથા પંચ વિષય ની આદત હોય તો પણ તે સત્સંગમાં નભો જાય છે તેનું કેમ સમજવું ત્યારે શ્રીજી મહારાજ બોલા છે મોટા તરફ થી નવહાર વ્યવહાર કઈ બધા કરશે આસકતી જ્યાં હોય એમ આશક્તિ વાત સાચી છે બધા હોય બોલી તરફ જાય રાગ દેશમય ભગવાન તરફ આવે નહી કહ્યું રાગી તો સારો નિર્માની હોય કોઈ રાગી ધક્કો નથી લાગ્યો ત્યાં સુધી નભો જાય છે પણ જયારે કોઈક મોટા સંત અથવા ભગવાન માન ને ખોદ છે બધા સ્વાધ દેહ આભિમાન લોક કા કામ ક્રોધ એને ખોદ છે ત્યારે એને જરૂરતે સંતનો અભાવ આવશે જરૂર હો રતાતા યુવાજી બધા અમરનું મોટાનો અભાવ ન આવે વાત કરતા હોય ને ખબર જ મોટા એને માન્યા હોય ઘડ્ટી ઘરી વાત પાછે એનાય ભરી દેતા કે વિચાર વખત આવયો તાપણા વિચારો બદલ જ ન શકે પેરાઈ સત્ય મારી વિમુખ થશે નાખી હોય જેને પીધું પીધું હોય તો દેહાભીમાની છે તે મહિને બે મહિને વર્ષે બે વર્ષે દસ વર્ષે દેહ મુક્યા તમે દેહ મૂકી ને જયારે પણ એ જરૂર સંત અભાવ લઈને પડી જાય છે ભગવાન આ બતાપેટ માં ચડે અને દેહાભીમાન ના હોય અને એમ સમજતો હોય છે જેને કરી છે હવે ભૂજિયામાં ઉતરી પડ્યો છે એને આખંડ માં અને પાછો ચોખ્ખો થઈ ને વોટ કરેલ હોય તેને સંત ગમે તેવી રીતે પંચ વિષય નું ખંડન કરે તથા દેહભિમાન નું ખંડન કરે તો પણ તે સંત અભાવ કોઈ રીતે આવે નહી અને બધા પદાર્થ તો પણ આ વાંચી શું હોય કોઈ વિચાર ન કરે તો કર્યા માહિતું અને ભૂલે જ રસ્તા એ બાજો રસ્તો જાય બધું જાય તો મારા જ્યાં હોય જાય અને અમારે જેને પંત વિષય નો અભાવ હોય તે કેમ જણાય જયારે શ્રીજી મહારાજ બોલ્યા છે જેને વિષય નો અભાવ હોય તે એમ જણાય છે જયારે કઈ સારું પદાર્થ સારું ખાવાનું આવે ત્યારે તેને ખાય પણ ખાતો હોય તેવો આનંદ રહે નહીં આવે ભૂજવલ થાય સમજાય સમજાણ નિશ્ચય કરી નાખી મને ખાવાનું આપે ખર છે આપડા એને બધી વાત હું કાયમ ટક ટક કરું દેખ પણ મને બગડેલું કઈક હોય કોક વખત મરમ કર્યો હોય પણ પાછળથી ચાખો નો ચાખો હવે કેવી રીતે ખબર પડે કારણ કે એમાં એને બેઠું હોય આપડે નહીં અરે ઠાકોરજી નો થાલ એમાં પણ આવડા ના જડતા હા એ આપડે બરોબર દેવું હવે મારા જ ભાગ માં આવે બધા કાયમ અમારે મહેમા વાળા બધા જેને વિષય નો અભાવ હોય તો એમ જણાય છે જયારે કઈ સારું ખાવાનું આવે ખાતો પડે તેમાં આનંદ ના રહે તમારા માં દેખું છું કઈ એવા ઈચ્છતા નથી લેવા કેટલાક મને મારી પરીક્ષા ન હોય હોય નઈ મને વિચાર કર્યો તું કાપેરું આવું આ ધોવા કઠણ પડે ને શરીર પણ રાવડા મેંકા પેઢ્યા હોય તો હાજર ના હોય તો આપડે જોઈ તો હમણાં દરતી કરી આપડે તો ખુબારીર નામ છે બધા દેવ પ્રસાદ ભા મે જે ને ની ની પોટલા થઈ ગયા સભા મંડપ ને ઉગ્યા માળા ઉતારો લીધેલો નાણસ વડા માં જોતા લુબડા અસલ વિલાય જોવાન્યા તો આવે મને લઈ જતા રેલા આપણે કઈ દાદુ ને લઈ જાવ જાય પણ એને ઓઢા તમે કઈ પેલો પાડે ન તમારે ઉલ્ટી થાય ખવા પથારી હોય અથવા કોઈક માન દે પછી મુક્ત સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે પંચ વિષય નો અભાવ કેમ થાય ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા મુખ્ય થયા તો નું મહાત્મા છે આ ક્યા કરવાનું જે ભગવાન કરીને ઇન્દ્ર વર્ષે છે સૂર્ય અગ્નિચંદ્ર માં પ્રકાશ કરે છે પૃથ્વી સર્વ ધારી રહી છે સમુદ્ર મર્યાદા નથી લોપતા ઔષધિ ઓતુ ને ને ફળે છે સમુદ્ર મર્યાદા નથી ભગવાન જગત ની ઉત્પત્તિ પ્રલય ને કરે છે અને જેની શક્તિ કાળ છે માયા છે પુરુષ છે અક્ષર છે એવી રીતે જે ભગવાન ની મોટ ને સમજતો હોય તેને જગત માં શું પદાર્થ છે તે બંધન કરે જે ભગવાન તે આવા છે ને આવો એ ભગવાન ના ભજન સ્મરણ કથા વાર્તા વિશે માલ છે અને અક્ષર તે આવો છે અને આવું એ અક્ષર સંબંધી સુખ છે આવું છે એવી રીતે સર્વ ના સુખ નું અનુમાન કરી ને ભગવાન ના સુખ ને સર્વ થી અધિક માની સામાન્ય આપડે સૌને સૌ નું કુટુંબ સારું લાભ મળશે કુટુંબ બ્રહ્માંડ આવું છે ફલાણું એ પછી વાત હતી પણ તમારું ઘર બેઠા છે આ બોલો એવી રીતે સર્વના સુખ નું અનુમાન કરી ને અને ભગવાન ના સુખ ને સર્વ થી અધિક માની નબળા માં નબળી વસ્તુ દેખે રાષ્ટ્રી થઈ જાય અને એને મને ચિંતવન કરવાનું કાયમ યાદ કર્યા ખરે કહ્યું સરસ છે ત્યાગી નહીં ઉભયોગી નઈ બાજુ સરખું કામ આવે સર્વ તાજા પરમાત્માની જય